વધારે પડતો કશું નથી જ્ઞાન લેવા આવ્યો હોય એને પૂછવું કે તારે શું જોયે જ્ઞાન લેવું છે તો તારા ઘરમાં જે પાણી છે ને તે ઢોઈયા ચાલુ તો બીજું પાણી ધોરવું તો તારું પાણી રહેવા જેવું છે તે પોણો ગળો પોણો પોણો ગોટવો ભરેલો છે ગળો હું થાકી દે ઘડો એવું નાખી દઉં નાખી દઉં નાખી એટલે અમને કયું હાલ કયું પિસ્તાર કે અંદર પાસે બગીચા મૂકી રાખજો રાત નવી સાદન નવી અરે તો નિકાલ થાય ને આત્મા નું ડાળવો હોય કેવી વાત તમને અંદર પછી વસે બોલતા બોલતા મારા થઈ જાય રમુ એવું શું બોલું છે કબ્દ બોલ કેટલી કેટલી બોલ્યા એકાગ્રતા છે એ કોઈ પણ શબ્દ કોઈ પણ શબ્દ તું બોલ પેપર કરી મારો શબ્દ આપેલો હશે ખેતી ખેતી બોલો એનું વાર જ મજા આવે જ્ઞાની પોઝ નો પછી મનો યોગ ચક્કર ચક્કર પણ આત્મા યોગ શું કામ આ યોગી તો અહીંયા આગળ આવે છે ને દર્શન કરતી હોય શું થાય અહંકાર વધ્યો હતો ત્યાં નીકળી જાય શું નીકળી જાય પોતે પાસે અહંકાર નીકળ્યો ગાડી બધો અહંકાર બધો ખાલી ગઈ જબ્જેક્ટ ભર્યો બધું ગમે છે તારા એમ છે મમ્મી ગાળો જતા એવું કડવા મીઠો પીવાય ગી બપાસ મીઠું પીવાય બધું પીવો When your mommy is mad with you, do you feel that she is your enemy? How will she appear? It depends. It depends, Dadah. It depends situation suche. It depends situation. No, it's not a thing. Mom has been a thing. Dadah, I have to tell you, I have to tell you. I have to tell you, I have to tell you, I have to tell you. I have to tell you, I have to tell you. એલે જવાબ વાણિયા જેવો જ આપેલા બને છોકરા પપ્પા હાર્યા મમ્મી હારી ત્યા બે સારો એવું આ તા દુઃખ શું છે આ લોકો પહેરાવે ને આવું બધું કમાતું નહીં બધું કઈ પૂછ્યું સમજવી પડે પોલ ચલા તમારી કૃપા થી સમજી કૃપા ચાલે નાન છે હિન્દુસ્તાન દાખલો બધેલો કહું છોકરો અમેરિકા હિન્દુસ્તાન માં આવ્યો તારા ફાધર ને કે છે કે હું લગ્ન કરવા આવ્યો છું તારા ફાધર કે છે હું તને બધી છોકરીઓ દેખાડું તું પાસ કર કે અઢાર છોકરીઓ જોઈએ ને એક મહિના મહિના માટે આવેલો અઢાર અઢાર ને ના પાસ કરી એટલે એને બાપ હજી ગયો મગજ નું ઠેકાણું નથી મારે આપડે વચ્ચે ખોરા દેખાઈ શકે એટલે પછી એને બાપે આઠ દાડા જવાના રહે બાકી એટલે બાપે આ છોડી દીધી સમજબર ને આઠ દાડા બાકી રહ્યા સુધી એકવી દાડા સુધી કર્યું પછી પાછો છોકરો શું કે છે બાપે મને દેખાડો ને કેમ દેખાતા બંધ થઈ ગયા તક ભાઈ ત્યાં હતા સુધી નાપાસ કરી ધોવા ને તક પણ ના દેખાડો મને એટલે પછી છોકરી ના બાપે કહ્યું એક જણરે હું કોઈને છોકરો બસ સાયા જ કરી નાખો કે છે પછી બાપે કહ્યું થાય છે તમને કેમ લાગત અનંત અવતા ની ખોટી વારવાની છે કેટલા અવતાર ની ખોટ વારવાની એટલે મૌરત તેને કેમ લાગત ન્યાય બરોબર છે મારું હિત થઈ ગયું તમારું હિત જોવું પડે કારણ તમે ગ્રહો હજુ તમારા પર ગ્રહો ની નજરો છે શું છે કે હું જ્ઞાન આપું પછી ગ્રહો તમને ક્યારે આપે તો યાર ગ્રહો યારી ના આપે અને ગ્રહ તમને તો ગ્રહ અસર કરે તેની ખાતરી શું એ તમને બતાવું કે તમારા માં ગ્રહો હોય તો એ ગ્રહો અસર કરે તમારા આગ્રહ દુરાગ્રહ અઠાગ્રહ છે એ તમારી બરોબર તમે એમ કહો હું કઉ તારો દિવસ છે તાર તમે ના છે એટલે હું કહું ફરી તમને કઉ વિનંતી કરું તમે જોયા હો જ તો તમે રાત કહો એટલે પછી હું કહું તમારી દ્રષ્ટિ બધા સારી છે બાકી મારી દ્રષ્ટિમાં આવું દેખાય છે આગળ ચાલુ રાખ હું ફાર જ ના આવે લોકો રાત પુરાવે હું ચું નહીં હું તમે કોઈ નહીં અને છે આ જગત ને અહી થી ફૂટ છે હજાર ફૂટ છે એક ધોળો ઘોડો ઉભો રાખ્યો હોય ધોળો ગોળો લોકલ પછી વારે પાસે બોલાવીને પૂછીએ શું દેખાય છે એવું લાગે છે તો આપડી ભૂલ કે પેલા ની જેવું દેખાય છે એવું બિચાર ચશ્મા થાય પછી ચશ્મા એટલે આવશે જેટલું છે એટલે લઈ શકે છે આપડે સીધા માટે નથી બોલતો અને કોઈ કેવું લાગે ના ખેડા ના ખેડાયો છે અને કોઈ એમાં કે આપડે સમજી હા આપડે મારા જે દ્રષ્ટિ છે દ્રષ્ટિ કયો છે એની આપડે સમજી જઈએ તમને કેમ લાગે એટલે આવી રીતે નો વડા વડા છે બધી મારા ઘોડા મારા ઘોડા છે આપડે વાક્ય મારા ઝઘડો કોઈ જતા નથી મને બધે જ નહીં પડતો મને ક્યાં કે તમે સ્ત્રી જેવા દેખાશે તેનું કારણ કે તમારી પાછળ લખ્યું છે આ સ્ત્રી છે બરોબર છે શું કર્યું બરોબર ને કઈ કાં થાય ને ભાઈ અમને જેવું દેખાય દેખાય વગર કેવું કેવું હોય ડોક્ટર ગજુ બાપ ના ને એક્સપર કેટલા કદાચ જલ્દી થઈ જાય દાદા કોલેજ માં આવડે આપડે કેવું સિગરેટ આપડે ગના પૈસા રાખી પછી રાખી નહીં ગજા માં હાથ ધરા છ મહિના ક્યાં વાત કરો છો બે કલાક ની વાત છે બે કલાક બે કલાક માં આવી રે ઉત્પન્ન થઈ છે મને કઈ દે બધું ડાક્ટર મન ના ડાક્ટર હોય ને એમ કોઈ જગ્યા મંદર ડાક્ટર જેને ભગવાન વસ્ત થઈ જાય એ મંદર ડાક્ટર છે ભગવાન ભગવાન વસ થઈ ગયેલો સૌ વસ્ત થઈ ગયો બધી વાતચીત કરો બધી સત્સંગે બધી ખુલાસા કે જગત પોતે જ ગૂંચવાડો છે બુદ્ધિ માં એ કરતા હોય તો બનાવના બનાવ્યો કે આ ઘર નહી બનાવ્યું કે બનતું ચોથી જ રકમ પૂરી થઈ બનાવનાર જરૂર ક્યાં સુધી છે જે અવિચાર્યું છે આ રકમ ભૂલ વારી રકમ હિસાબ જ ના મળે ગુણાકાર ગમે એટલા કરવાનું હિસાબ જ ના આવે હાથી છે ભગવાન તો ભગવાન જ છે એના ઉપર કેમ આરોપ નો કઈ નથી ભગવાન તો ભગવાન જ છે ત્યાં આવશે ત્યાં જશે છ સત્ય સમજાવો ને છ તવો સમજાવો સત્ય છો એટલે છત કયું છે છ ઇર નલ ને લઈ ને આ બધું દેખાય છે આ બધા અવસ્થાઓ દેખાય છે છ ઇટર નલ સમસરણ થયા કરે છે પરિવર્તન નિરંતરું પૂછ્યું કયા કયા છે આ ઇન્દ્રિય થી દેખાય છે એ રૂપી તત્વ છે રૂપી અને અનાત્મ તત્વ છે કેવું છે જળ જળ રૂપી અને જડ રૂપી અને જડ કોને સંભળાય છે વાંકે દેખાય છે જીભે દેખાય છે નાકે ઝુંગાય છે બધું રૂપી અને જડ એ તત્વ થી આ બધું દેખાય છે એકલું તત્વ દેખાય છે તે મૂળ અવસ્થા હા એની અવસ્થા દેખાય છે એ વસ્તુ ને જાણવા ફર્યા એ લોકો તે અણુ સુધી પહોંચ્યા એ લોકો શું અરુ હવે અરુણ છે અવિભાજ્ય નથી પરમાણુ થાય તે અવિભાજ્ય હોય જે પરમાણુ છે તે અવિભાજ્ય છે એનું પછી સ્વાગાકાર જાણે પરમાણુ જે જાણે જુએ તે પૂર્ણ થઈ ગયો ભલે સાયન્ટિસ્ટ તો એ પૂર્ણ થઈ કે જાણી શકે અહીંથી આગળ ગબેટ નો સાધનો સુધી પહોંચી શકે સાધનો એટલે એ પરમાણુ કહેવાય અને પરમાણુ થી એનો સ્વભાવ કેવો હોય પરમાણુ નિરંતર રંગ બદલાયા જ કરે થાય રંગ બદલા કરે બદલાયા કરે જે કરે પછી નિરંતર સ્પર્શતા બદલાયા કરે ઘડી મુખરું થઈ જાય ઘડી મુવાઈ જાય પછી કોઈ મારો આત્મા કાઢી લોડ કરતો હરું ચું છે ને તમારે આવું જેવું ચાલુ છે ને પરમાણુ તમને સમજાય એનામાં રંગ હોય કરે સ્પર્શ ગુણ હોય પછી ઠંડુ હોય ગરમ હોય એવા ગુણો હોય ઠંડુ ગરમ એ બધા પરમાણુ ગુણો અને માણસ આરોપણ શું કરે મારું શરીર ગરમ થઈ ગયું છે હું ગરમ છું મારું શરીર હું આમથી કોઈ બાબો છૂટે ને બાવી એ છૂટે ને સાધવી છૂટે સાધવી ને આ છૂટે જવા સુધી મૂળ વધતું જી નથી ત્યાં સુધી શું થાય છે ગમે એટલા યોગ કરે પણ આત્મયોગ ન થાય ત્યાં સુધી બધા યોગ તો સંસારમાં બટકાવનારા છે આત્મયોગ એટલો ધોર આત્મયોગ કરે તો આપડે લોકો એ કે પેલું શું કે જાપ જાપ કરે છે જાપ રામ રામ રામ રામ રામ જાપ કર્યા કરે બે યોગ એ તો અહંકાર વધારવો પડે ને આ શ્વાસ ઉતાલી નીચે ઉતાર વધારે એમાં હંકાર છે પલાટી વાળવાંકાર છે મને નઈ ફાવતી હું તને શીખવાડું પછી ન તો હું કરું છું શીખી ગયું આવડી ગયું અહંકાર વધ્યો હતો તેનો હવા હાથ પણ થયો પાછળ અહંકાર હતો તેનો હવા હાથ પણ થયો ભાવ જુદો રાખે તો નહીં ચાલે ભાવ જુદો રાખે તો ના ચાલે ભાવ જુદો રાખી શકે એતો આ જ્ઞાન થયા પછી ભાવ જુદો રાખી ભાવ જુદો રહી શકે કારણ પોતે શું કરેલું છે તેનું જ ભાન નથી શું થઈ ગયું બે અહંકાર નહી કરવા માંડ્યો સમજી જાય કે આ અહંકાર નીકળવા મને છુ કે મને મને આ કાઢી નાખો ધીમે ધીમે આવે હલકો થાય ને હલકો સીધી હલકો થવું પછી ચક્રો નો અહીં આગળ પાછળ ચક્રો માં ધ્યાન કરે એ ભગવાન કે શ્રી આત્માને શું કર્યું છે આત્મા ને શું ઉપકાર કર્યો આત્મા ઉપર તો જાત જાત નું પછી ચમત્કાર કરતા છે આખું સૂક્ષ્મ બોડી ઇલેક્ટ્રિકલ બોડી છે આખું ચક્રો પર બેનાથી શું થાય છે શું અટકી જાય છે ખોટું આત્મા માટે પ્રાપ્ત કરવા માટે જવું જોઈએ શું કયું ચક્રો બધા હા બાબા ને અહિયાં આગળ એક ચક્ર એવું છે કે એ સારું કામ કરીને આવે ને બાબા ખરાબ કેવી રીતે ચક્ર સાર <laughs> છે <laughs> आपे बात बीजी साइडा पे बात कर रूपी तत्व छ तत्व मा चक्रो चेकड़ो આ અહીં વિધિ કરાય છે ને મન ને ભગવાન જોડે જોઈન કરાવડાવ દશમ સ્થાન છે ને એ બુદ્ધિ નું સ્થાન છે શું છે બુદ્ધિ નું સ્થાન છે આ બધું શું કહ્યું કઈ કરવાનું નથી ત્યાં હાથમાં ક્યાં છે કઈ કરવાનું નથી હા કરતા પછી એજ છે તે સંસાર ઉભો कई करूं संसार नु बीज करता मने तो आप गार बोलो। तो जुए के आ मनु भाई भट्ट गार भाया तेद्ध जुए शू शुद जुए शुद्ध ज्ञान कोई, कोई अशुद्ध दिखाए શું કરું છું કોઈ કરતા પણ દેખાય આ જગત માં કોઈ પણ માણસ દોષિત છે જ નહીં આ મારી દ્રષ્ટિ હું જોવા કઉ છું દોષિત જે દેખાય છે તમારો દોષ કારણ બધા પોતપોતાના કર્મ ઉદય થી પોદેશના ઉદય સમજાય છે શું કે છે કરના ઉદય થી મેં એનો શો ગુનો છે આ પોર પાડું તો તમને કહે છે મને આમ નિર્દોષ દેખાડો રસ્તો દેખાડો કરના ઉદય મારું જ્ઞાન આપેલા કર્યા છે અને પ્રકૃતિ માં પુરસાદ જે કરો પુરસાદ એ પણ ભ્રાંત પુરસાદ છે કેવો છે પણ પુરસાદ એ પુરસાદ થી આપણ ને જોડ્યા આ પુરસાર્થ આવો કે જેમ રાત્રે સાડા અગિયાર વાગ્યા આપડે તો મહેમાન આવે અને આવો પછી બોલાવીએ અને મનમાં એમ થાય કે અત્યારે કઈ પુરુષાર્થ એ પૂરશે ના છે બરોબર કચાર છે દોષિત કોઈ દેખાય છે એક જ વાત એક જ પૂજગ ની વાત ચાલે ભગવાન મહાવીર પણ તપ કરતા હતા એ કોનું તપ કરતા હતા ओके તમારું ઓટપ કરો છો નથી કરતા કરો છો કરો છો કરો છો કેળે કરે તો પેલો રોજ કરતા હતા પેલો રોજ કરતા હતા હે પેલો રોજ કરતા હતા શું કરતા હતા તાપ તો પેલો માંસા પર કરતા કોલે મિસ્પો દેખાય છે તાપલો માંસા પર સાદો હોય તેને તપવાનું કહ્યું ભગવાનતા નથી ભગવાને કહ્યું છે કે તમને ઘેર બેઠા પ્રાપ્ત થાય સંયોગો તપના એપ કરવો કે છે શું છે ઘર બેઠા જેટલા હા ભાઈ જ તમારા નથી ભાઈ વેલો આવો મને બહુ ગમે તપ કરતા બોલવાનું આવું ઠંડુ આવું બધું ભગવાન કરવાનું ગરમ કર્યા સાગાડી થઈ ગઈ છે ભગવાન કેટલું કહ્યું છે જે પ્રાપ્ત સંયોગો તમને મળી આવે એટલો કલયુગ છે યુગ ખરાબ છે એટલે આનો છે કેવો છે મળે તપેલો છે અને એમ નામ દઈએ તો શું થાય આપડે સારું લાગે એક બીજું શું પેલી છત્વો ની વાત હતી ને એમાં એક પૂજગલ તત્વ ની વાત થઈ બીજા તત્વો ની વાત કરવાનું કે છ તું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 એક સેકન્ડ પણ ના ઉભો રહેવાય એનો અમારું શું હોય છે અમને તેના તપ કરવું પડતું હતું શું તક કરવું પડતું હતું કે મન લાલ લાલ થઈ જતું તે જોયા કરતા વાર નાતા કરતા એને અડીપ કહ્યું શું કહ્યું અડીપ માં આવી રહી જ્ઞાન દર્શન ચારિત્ર તપ ચાર પાયા ભગવાન ના તેમાં દર્શન જે હું સુધાત્મા થી પ્રતિથી બેસી એમના દર્શન છે અનુભવ માં આવ્યું છે તે અનુભવ માં આવ્યા તમારી જ્ઞાન કહેવાય અને સારી ત્રિક કેવાય ભાઈ નો ડખો ના હોય તારી પોતાની પ્રકૃતિ ના જ્ઞાતા દસ્તા રહેતા તે મારી રીત કરતા મારી રે આખો દિવસે પૂતગલ ને જોતા પૂતગલ ને એક જ પૂતગલ ને રૂપી પર રૂપી છે એના ગુણ મુખ્ય થયો છે આગળ નાખ્યું ખાવાનું સંડા પાણી પીધું બાથરૂમ માંલન પૂરણ ગલન થયા જ કરે નહી થતું વધારે આહાર લેવા જાય ને એટલે સ્ત્રીઓ બધી લાજ રૂબેરી કે આજે આ ભગવાન આહાર લેવાયા માર એ બાર નું વાહી ને જોયા કરે ઘડી દેખ્યા તો પાછા જતા હોય ભગવાન આવે અસંતોષ થયો કે આ બધા લોકો મારા માટે રાહ જોઈ બે રહ્યા છે આહાર ખડવા માટે અને બધી સારી સારી વસ્તુ આવે તો મારો બધો હિસાબ ચૂકતે થાય ને તપ પૂરું થાય નહીં અને તપ થાય તો હિસાબ ચૂકતે થઈ જાય इतने अनारिया देश में उतरिया अनार तब चंदुको ना कर सारे भगवने नक्की कर नक्की कर उठी गया चंदुकोशो ये त्य गया चंदकोशिया डंक બોજ બોજ ને મોટા આચાર્ય એટલો બધો ક્રોધ કર્યો એટલો બધો ક્રોધ કર્યો જો મારે આખું વેરાણ મારી ખરાબ છે ભગવાને ભગવાન બધું ભંગ કરી દીધું અને કીડીઓ બધી ફરંગ કીડીઓ બધી વરગી દે ભાઈ પણ છૂટકી દે ભગવાન પછી અનાજ દેશ માં ગયા મળ્યા એટલે ભગવાન કહે મારો હિસાબે જવાબ જબરદસ્ત પણ હિસાબ તો ભગવાન એવું તપ કરવાનું આપડે આપડે આવું કોઈ બોલે મને જેવું નાગું તપ તો કરવા બાપુજી બાપુજી ભેગા તપ તો કરવો પડે મળશે તારા ગૌરી જોડે બહુ મોટા મનુ એનો તો જ મોક્ષ થાય લોખંડ કસરત સારા છે શું છે ત્યાગી તો એક પણ પેલા ડુંગરુ ના ખાય ના ખાયુંગળી પર ચીડ રાખે છે તમાર ભય લાગે તો ખરું કઈ દાદા એમાં કઈ તથ્ય છે ખરું આ બટાકા ડુંગળી કંદબૂલ ના ખાવા એમાં કઈ તથ્ય છે ખરું બધું છે નહિ કે કરવાનું જ so આપડા અને સુષ્મ ખોરાક કરો તાકી દાલ ભાત શાક રોટલી ઘી અને તેલ ના હોય ને ગોવા ના હોય ઘી તેલ ગોળ ના હોય ટાકા જ કરાય ગમે તે પ્રકાર નું અધિકારી બટાકો થાય એની અસર શું થાય આ અસર આપડા સાધુ નહીં થઈ ગયા ડબ્બા જેવાડી સુરતું થઈ જો ડબ્બા જેવા ડ્બા આવ્યા છે આપડે પૂછ્યા ને ભણ જ ના ભાઈ પોતે છે શું એને વિચારે ને આવે આ ખાવા જેવી જ છે પણ એનું ભણ શું ખાવા જ નથી અગિયાર થાય પુરણો નથી બહુ સુંદર અગિયાર ભૂલા ભાઈ ને જોયેલા એમને તમારી પાસે અગિયારસ કરવાની કહી તમે કહે છે કે મારે કરવી છે એટલે ફરી આખી જિંદગી અગિયાર જ નહીં કરવી પડે એક કરોડ કરી અગિયાર એટલે શું પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને અગિયાર નું મન આ બધા ને નિરાહાર રાખવાનો તેમાં અપવાસ કેટલો સંદાહ જવાનો ને પૈસા કરવા